પોતે ભગવાન અને તે જીવ માત્ર ને પ્રકાશ હતા પ્રકાશ માં આનંદ આનંદ બધું જે ઉપયોગ કરો એ કરે ચોર નહી પ્રકાશ આપે છે જવાબદારી ભોગવે એટલે પોતાની જવાબદારી પોતે ભોગતા હોય એ પોતાનો ધંધો કરતા હોય એમાં આપણે એને ગુનેગાર કેવા ગઈ છે કે ગુનેગાર ક્યારે કઈ શકે કે ફળના ભોગવતા તમારું નામ છે તમારું નામ તમને ઓળખવાનું સાધન ઉદય છો તમે ખરેખર કુ છો માણસ છું માણસ માણસ મરી ગયા પછી માણસ જ કેવું કેવું આમ ચાર્ટર એકાઉન્ટ થયા છો બહુ મોટું પદ આપ હા તો પોતે કોણ છે તો જાણવું છે તે જાણવું અઘરું પોતે જે છે એ જાણવું અઘરું કે પોતે નથી છે નથી એ જાણવું અઘરું પોતે બઉ અઘરું પૂછી પછી મા મારું ચિત્ત મારું અને અહંકારી ગો તમારો તમારું કેશો નહિ તમારું કરશે તમારે જાણવું છે કે તમે કોણ અહંકાર તમારો એટલે તમે અને એ જુદા તમારી માલકી ની વસ્તુ થઈ ઉદય તમારી માલકી ની વસ્તુ થઈ તમે જુદા નથી આપતા નહી સમજી વાયર સ્પીકિંગ ઇંગ્લિશું સમજાય છે એટલે આપડે રિયલાઈઝ કરવું છે આ ઘડિયાળ રિયલાઈઝ કરી લાયેલા चालू चेक नहीं चालू तारो घड़ी चेक नहीं है वायफ चेक नहीं वाटर प्रूफ चेक नहीं टेबल रियल अकाउंट लाइक था रियल अकाउंट कर रहा है आप तो रियलाइजिंग ओनली आप पर रियलइज करे 25 में खरीदियो हां तो वहां वायफ आत्मा वाटर प्रूफ आत्मा एयर कंडीशनर आपन सब बात तो कही पर તમે જે નથી તે હોય છે કે તમે કોણ છો ના હોવું જોઈએ આ તો લોકોએ કહ્યું જાય તમે લીધું બધા ઓળખવાનું સાધન છે તમારે જાણવાય છે આ દુનિયા માં ચિંતા હોય જીવન સારું ચિંતા આવતો ચિંતા ના હોય ગમે બંધ થવાનો કઈ રસ્તો હશે ને તમને કેમ લાગે આ ઉપાધિ બંધ થઈ ના થાય બાર લોકો ફરે છે એ રૂપાલા નથી હિન્દુસ્તાન લોકો તો મોડા પર ઢીલ ક્યાંથી લાગે છે ચિંતા કેમ બોલે બધા તમારે ફરી બધા ઉભું ના થાય એવું ફરી જિંદગી બધા થાય ગમે તેવું સંજોગો ભગવાન ભગવાન પણ તમારું નામ ના રહે વાત પડે તમારા હાથમાં સત્તા કઈ છે તે અમુક અવશે આપડે હાથમાં ખરું આપડે જયારે ઊંઘવા ત્યાં ઊંઘવા બને કે આપડે સુરે સુ આપણે જારે આપડે જયારે દવા માંડે જયારે ઉઠવું પડે સાડા ત્રણ વાગે ઉઠવા ને સત્તા વાળો સત્તા નક્કી કરે અઢી વાગે ઘડિયાળ બરિયા અઢી વાગે ઉઠે છે ઘડિયાળ બહુ પડી જાય અમેરિકા બધા ભેગા કર્યું હું ત્યાં થવા મળે તારે ખબર પડશે એટલે આને જાણવું છે આ સત્તા જગત માં કેટલી જાય ને દવા લઈએ વાત કરીએ પણ એક્ઝેક્ટ વાત તો ના જ ને એટલે સત્તા તો કોઈ હતી જ નઈ કૃષ્ણ ભગવાન નથી મારી ને નથી કોઈ નથી તો ફાકી ભાગ વખત આપી હોય ને તો ફાકી ભાગો પડે એટલે આપડા હાથ સત્તા નો અને તમારા થી જે સત્તા છે રાત્રે અગિયાર વાગે અને પછી ઉદયભાઈ ઉદયભાઈ ગરમ માં રહે તો તમે શું કરો તમારા <coughs> બહાડે પછી થોડી વાર થાય બઉ થઈ ગયું એટલે પછી અંદર કંટાળી જાય મેઘર માં તમને શું થાય આવો હોય પણ મનમાં એમ થાય કે આવતું બહુ જીવન સારું થાય માણસ ના કાળના ડબા ને રહીને મનમાં એવું થઈ જાય કે અત્યારે કિ મુહા આવે રાત્રે કેમ ઉભા હવે જાય નઈ કે એવું કરવા જતા આપડે મનમાં વિચારી કે પછી હા જયારે રાખ્યા છે તમને કેમ લાગે રાખતો જ હોય છે માણસ કઢ ને કાળ કેવો વિચારથી આ છોકરા રૂમ જુદી જોઈએ પ્રાઇવેટ રૂમ અને હોય છે પણ જાય નઈ ને જાય ગયો ત્યાં લમણા કે સૌરાષ્ટ્ર માં કાનગી મુનિ થઈ ગયા ખાનગી મુનિ કાનગી સ્વામી ખાનગી સ્વામી સોનગઢ માં બિરાજમાન હતા અને કાનજી મુનિ ના સંપર્કની પાસે મારી બાવીસ થી પચીસ પચીસ ઉંમર હતી પચીસ વર્ષ ની પચીસ થોડી વાર ગુસ્સો થાય જે માનું છું મને ન એનું એ રીતે મને સમજાવ્યું કે તમે માંદા પડ્યા હો તમારા માં હાથમાં નથી શક્તિ તમારે ઊંચો કરવાની પણ તમારા માન ની અંદર ના પડાય આપડે પણ એ સાચું નથી સાચી એ વસ્તુ નથી આમ આપડે ઘરનું કેવું કહેવાનું કે આવ્યું લખતું થયું ગમે જેવું હોય તો ધમે શરીર સ્વાસ્થ્ય થાય તો ધમચી થાય એમ ના આવે મને એમ લાગ્યું કે એ અમુક દ્રષ્ટિ ઠરું છે મેં એમને પ્રશ્ન કર્યો હતો બદલાઈ ગયેલી બદલાયેલી નઈ એટલે તમારું કઈ દ્રષ્ટિ બદલાઈ ગયેલી હોય કેવાય તો આપડા મહાત્મા ટાકડી મારે તો એ ઉભો થઈ જાય આત્મા નઈ રહ્યો આપડા મહાત્મા એમને જુદું થઈ જાય એમણે સૂત્ર આપ્યું છે દાદાજી સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી સ્વરૂપી થઈ જાય ઇન્દિરા ગાંધી ની જેમ આત્મા નો અવાજ કરે બતાવે શું કરવું આપડે શું કરવું દાદાજી માન્યતા ની સાથે આગળ વધવું કે ચોવીસ વાત છે એમ કે નસીબમાં હશે તો બચવા ગમે તે રીતે આપણી નળે આપડે કર્યા કરવા માર્ગદર્શન આપ બતાવો એમ આપ શું કહો છો બતાવવા જવું પડે બરાબર એ મારી આખી ફિલો બચાવવું જોઈએ આપણને જો સરમા જુદો છે આત્મા એક જ્ઞાન નો મોટો ભંડાર છે આત્મા એક જ્ઞાન નો મોટો કુંજ છે ભંડાર છે આત્મા સમજાય છે આત્મા દેહ જુદા પાઘા હા બતાવો ને હા બતાવો માવ પોતાથી ક્યાંય ડખો ના થાય એ પ્રગતિ થાય અગર આપડી જાતે પણ ડખો ના થાય એ જોઈ લે એટલે પ્રગતિ થઈ છે મો સુધરે ખરો ચારિત્ર મોટા એટલે જેટલી જાગૃતિ વધે એટલી જ પ્રગતિ છે પરિગ્રહ ઓછો થાય ત્યારે કઈ પણ જરૂરિયાત બધી થઈ જાય નથી લાભ મળ્યો ના હોય અને પછી પરિગ્રહ બહુ હોય એટલે પરિગ્રહ ઓછો હોય તો છૂટો થઈ જાય બધા જાત જાતના ઊંધા સફા ભર્યા લોભ ના કપટ ના ને બધા તે લાવા બધા હોય તેની વાત પ્યારી કહેવાય છે આપણા દોષ દેખાય એ જાગૃતિ મારા દેખાય તેના પોતાને દેખાય કોક ને કાઢવા પડે પોતાને એના જેવું દેખાય ને સ્વતંત્ર એટલે એમાં પણ જાગૃતિ ની જ વાત આવી ને દાદાજી જાગૃતિ જાગૃતિ નથી તેને લઈને તો લોકો હતા જાગૃતિ એકદમ વધી ગઈ એક દાડ માં પોતાને ખબર પડે ના ખબર પડતી ઇઠા ની ની તો સકયે કોણ કરે દેખતાને દેખાય નહીં કરવાં આવે વાંચીએ છીએ વાંચીએ છીએ પ્રિયા વિધિ એ બેક છે કે ડિસ્ચાર્જ છે મેં આ પુરા કર્યો છે કે તે બરાબર છે આ આટલે જ ડિચાર્જ છે બીજી બધી ડિચાર્જ છે સાન્યા પ્રોમિસર એટલે આને અત્યારે બળું એટલે જ ચાટ છે બીજી બધી ડિચાર્જ છે હા બધું ડિસ્ચાર્જ છે ગ્રેપ પાતો હોય તો બરાબર છે આન્યા પુરા પાડવા એટલે આ આન્યા પુરવ પાતો હોય એટલે આજ્ઞા આદિ તેના આધાર પર વાત એક ને તો આપણે ગાન પછી કહો કે આ ચરણ વિ દિવસમાં એકવાર વાંચવાની એટલે વાંચી જાય આ બરાજ્ઞા પાડવા માટે જ કહું છું એટલે લક્ષ્મણ હોય તો આજ્ઞા આજ્ઞા પાડવા પડે આજ્ઞા પાડવા માટે કરતા તો એ તેમ જ આવી જાત ને એ દેખાય છે એટલે કાલે લાઇટ આપણે હાંકે ચાર્જ થાય ને એટલે તમારી ખર્ચ રહી જ ના પડે થાય જન્મશાન તૈયારી હોય ગાડી ગાડી ડ્રાઈવર હિસાબે લેવા દેવું ના છોકરાઓ લઈને આવ્યા છે જે અમારા છોકરાઓ લઈ ને આવ્યા છે મહેશ પૂછે છે कोना आज्ञापूर्वक आज्ञा पूर्वक नीते खबर पड़े हाँ મોક્ષ માટે શું કોણ પૂછાય ન એવું કઈ પૂછતું ના કરું ભાઈ ગયા ના પૂછવાનું એ તો તારા છે આજ્ઞાપુર આવતો આવતા ચલાવી લે છે તૈયાર ગાડી હોય તો આગળ થાય ભાઈ ને સાધન અને બધા ચોખ્ખા ભગવાન પાસે જતા હોય એમ પાસે ભગવાન રહેતા હે નજીક માં એના નજીક માં જોગો છે આપણે મોક્ષ માં જવાનો રસ્તો છે પુણ્ય પાપડી જરૂર છે ના એટલે પુણ્ય પાપ ની એમ પુન્ય પાપ ની ના ના હોય પણ એક છે એને વાત કરતી કહેવાય વાત કર આ વટેશ્રી વટેશ્રી વટેશ્રી ખબર આપ રાત માં જમવાનું થાય કોને કોરવાય દેવ રાતે પૂર્યો ભજીયા કઈ લાગ્યા બાળ ने, ने, तो आगे आगे पड़ी जाए जे जे टाइम लागे छे रागे पड़ते जगह પવિત્ર છે કામ રહી તો પવિત્ર છે એટલે એને કઈક બધા કપી શકાય છે ને તમારો નથી થાય તમારો માનવાનો એક ફક્ત તમને આભાસ થાય છે કે આ મારો કેટલા વખત આનંદ મંત્રો અને દઈકરા દુઃખ કર્યું હોય આપડે ઘેર આવે બીજું કઈ વસ્તુ આવ્યું છે કઈ કર્યું હોય ત્યારે બધા આવે એટલે આપડે પેલું બોલજો નવ કરે માલ તો પાક રહે ઋષિ મુનિશ કેટલાક છોકરાઓ સારા છે ખરા છોકરા કેટલાક બોલતા લાગે એ તો બઉ સારી પ્રજા તારીખ દસ ત્રણ ચોર્યા શ્રી કનુભાઈ પટેલ ને ત્યાં જુઠું છે ખોટું છે જગત બધું ખોટું છે ખોટું કેવાય કેવાય એટલે કોકલી છોડી નઈ મુસલમાન ઉઠાઈ જતો ખોટું ખોટું કહીએ પણ આપડી ને ઉઠાઈ જતો કોખલી છોડીને મુસલમાન થાય છે પણ આપણી ઉઠાવી જગત ખોટું છે નહીં નહી જગત સત્ય છે અને બ્રહ્મ સત્ય છે જગત વિનાશી સત્ય છે અવિનાશી સત્ય છે અને આ વિનાશી સત્ય છે વિનાશી એને કામનું શું આપડે વિનાશી ને આપડે અવિનાશી આપડે અવિનાશી બરોબર આ વિનાશી ભલે આપડે શું કામનું કયા કામનું સત્ય છે આપડી છોડી ઉઠાઈ જશે એટલે નાશાન થાય આપણે એટલે જગત મિત્યા કઈ પાર્કિ છોડી એટલે અમારી અમારું વિજ્ઞાન કે છે કે બ્રહ્મ સત્ય છે અને જગત સત્ય છે જગત વિનાશી સત્ય છે અને બ્રહ્મ વિનાશી સત્ય છે તને જો સુધી વિનાશી ગમતું હોય તો સુધી આ સત્ય છે એમાં પહે અને ના કબોી અને તારેનાશી આપડે આપીએ તો વિનાશી જોઈએ કેટલાક ને અવિનાશી જોયતું હોય એટલે દરેક બાણસ સુધી વિનાશી ના અનુભવ ઘણા થયા છે વિનાશી ના અનુભવ થઈ જાય ને પછી એ છે તે અવિનાશી કોનાશી ના જે સા અનુભવ થયા એના પરથી એમ લાગે છે કે હવે અવિનાશી સિવાય બીજી કોઈ વસ્તુ જરૂર નથી વાત કેટલી સરસ સમજણ છે હું આ વિનાશી આ બધું અનસ શું કાઢ્યું હા અક્રમ ની અંદર આ વખતે પેલું નીરુબેન નું બધું સંકલન આવેલું બધું વાંચ્યું એમને પૂછ્યું છે હવે એમાં કોઈ પણ પ્રકાર નો આટલો મોહ રહ્યો નથી અને એમાં રહેવાની મારી કોઈ આટલી રંચક આવી ઈચ્છા પણ નથી બરોબર આ મનુષ્ય જીવન જે છેલ્લું સાર્થકતા કરવું એન્મ આ જીવન જીવેલું જણાય બાકી તો આવ્યા તો અને એનો અર્થ કોઈ જતો નામ આપનું મારું નામ નરસિંહ નરસિંહ નરસિંહ નરસિંહ નરસિંહ મિત્ર થાય પૂજા ના કરે અને દાદા આપે કીધું કે તમે લોક મારે જોઈતી નથી જોઈતું ના ના બિલકુલ નઈ રંચક થઈ ગયા ને મુંબઈ માં જયરાત ની દુકાન હતી ત્યારે આ દુકાન માં તમને કંટાળો આવતો નથી કંટાળા ને ઘણો કાળ થઈ ગયો ઘણા અવતાર થઇ ગયા કંટાળા પણ કંટાળો જયો નથી શું કરીએ કંટાળા વગર ની જગ્યા કઈ આગળ કરી બતાવી દેસુ જડી દેસુ દુનિયા તો જગત પ્રભુએ બનાવેલી છે હું જાણું છું પ્રભુએ બનાવી છું પ્રભુ કેટલા આત્મદ માં છે કારીગર ના હાથમાં એવા છે કરવાનું કરે ન કરવાનું કરે જગત ના તો દરેક દરેક ના કર્મ પ્રમાણે ના પણ ચા હારું બનાવી છે ભગવાન પ્રભુ ની પ્રાપ્તિ કરવા માટે બનાવું નહી આનંદ ને અનાદી હોય એને બનાવવાની જરૂર ખોટો આરોપ મૂક્યો ભગવાન બનાવી વાત કરી